પચાસ ભાષા ની વાત કરે તો એવું જમતું જન ભાષા માં કે છે એ કલેક્ટ છે મારી ભાષા નો જવાબ નાખે ભાષાનો નિરંતર નો સુદ ઉપયોગ કેવો હોય તો જોઈએ હવે એમની પાસે अपने तो, तो देखा है क्या आटला आज हज दोषो बाकी, आवा बाकी है आवा प्रकार दोषो बाकी है क्या सुधी सूक्ष्म उत्पन्न ना અને એમાં ઇન્ટરેસ્ટી વાત છે પોતાનું કપર છે જ લે પોતાનું આપણને માગે શું થાય શું મીઠું લાગે મા આપડી વાત બીજી વાત બરોબર બીજા પાસેથી આપડી વાત કરી લાવનાર માણસ નું શું કેવાય એની શું સ્થિતિ કહેવાય મને ખબર કીધું સંભાળનાર ઇન્ટરેસ્ટ છે કે વાત આવે છે તો લાવનાર નું શું કેવાય લાવનાર વચ્ચે ઇન્ટરેસ્ટ આવે નો તે જો બંડ ગતામે એ ઓએનઆર સ્મોર સરબો એમાં એક કપાટ છે હા એ તો કપાટ જ છે એક જટમાં ફાસ્ટ કોણ ઇન્ટરેસ્ટ એક જટમાં ફાસ્ટ કોણ ત્યાં બધું કપાટ જ હોય કપાટ જ બી શું હોય સવાર પર બધું બિઝનેસ સુગંધ છે દિપક ની વાત થઈ ગઈ કેવું સુગંધે બધા છે દુનિયા કે પાકિસ્તાન છે થોડું અંદર હજુ અંદર પાકિસ્તાન છે પાકિસ્તાન હોય તો આપડે શું આપડે આપડા હિન્દુસ્તાન છે પાકિસ્તાન ની હિન્દુસ્તાન પાકિસ્તાન હિન્દુસ્તાન પાકિસ્તાન કેજુના ફરીત કડી ને તો આ તો સંઘાર ઘોર આ ધ્યાન સખાય નિન કાય દાદા મક હોય તો દાદા મક હોય તો દેખારે છોરો અન કોઈ તાર ગજે તો એને તો કોઈ ઓર મનસ દેતા ભાઈ વાવરત નહી મને કોઈ બંધ મળે કોઈ બાપે મળે અને બાપ મળે તો આપણે ફરી તો આમ પોતાના હિત નું છે એવું સમજાય આપને છોડાવવાનું હોય આપનું કેવું હોય આપનું કેવું હોય આપ અમને વળો તમારું કેવા ભાવ તમારું કલ્યાણ થાય કલ્યાણ કરવા માટે કાઢા ધંધા હતા કાડા માં કોણ એક દિવસ કરેલ દીધા છોકરા દિવસો બધા ઘર લાગે પડી છે આઠ માતા જાય અને hey garu na hey jai ruparini ati kendra ra bhavan yaha jata hai matwat chha gudaparvati ka peko ne ne bhi kamal patra kula gudand બહુ પ્રખ્યાત થયું અમારી સાથે બહુ પ્રખ્યાત થાય અમારી સાથે આટલા દુનિયા આજ લાખ આશીર્વે આશીર્વાદ સર બીજા ત્યાજ કર એમ કે આપડે નાખુશ કરીએ છીએ કે નાખુશ થઈ જાય છે આપડે નાકુશ આપડે તો ના કરવા હોય તમે ક્યાં હતા? ખરિયત હા, બીજેની કમ. એક. ચારેબુગરાં અંદર કી ઉપર હેરતે. ગાસ્કો મોહાય તા ને. સબન ફિયા. સબન ફિયા કેલા. સબન. દીદી દીગા. એ. બે જીપાંદ <laughs> <Shore washain> <laughs> સારો હોય હોય કે પડી જાય જાય પછી તું સ્મર ના માનવ બીજા દેવરા માને તો કામ કરું જેમ તો બીજા ચાર શું કરું ચાર શું કરવું જુદું પડવું એકતા રાખી એકતા રાખીને જુદું પડવું પડવું આપલા કઈ નાખવાર કરે એને શું કેવું શું બરોબર છે એવું કેવું મારું ના તમારું જગ્યા આપણું અંદર થી ચોક્કસ રાખવું એવું પોતાનું માર્ગ ચૂકવો નહીં એવું મોક્ષ માર્ગે એ કેવું હોય એ મોક્ષ મોક્ષ માર્ગે ચાલનારા એની દ્રષ્ટિ કેવી હોય એની સમજ કઈ હોય નિરંતર બધું કયા સુધી નહીં મળે એવું સસ્તું બધું કપટ ભાવ બધું છૂટે જપટ હોય જેટલી ખબર હોય દીકા નીકળી જાય પછી બીજી બહુ ખબર ખબર બહુ પહેલી હોય કપટ ભાવ એ બેસી ભરીને કરતો હોય સામે કઈ નહીં જો તો કે લઈ ગઈ કે યે તો વી દે વી દે રાખ ને આનંદભાઈ આ તો તમને ખબર પડે ને મને એવું ઓછી ખબર પડે મને આજે આ મોટી વસ્તુ ખબર પડી ને તમને ખબર નથી એટલે એવું આપે કયું ત્યારે પણ હવે અનામાં એવું છે અને એવું કરે છે એવું બધું તો ખ્યાલ ના બધા નામ જ છે એવું છે મદદ ખરાબ જે જાણવાની ઈચ્છા ના હોય લાગે રંગ કે લાગે તો રંગ્રે જ નહીં લાગે મીઠું લાગે એટલે પોતાની ઈચ્છા છે ને તેને તો ખબર ના હોય ત્યાં શું કરી રહ્યું છે એના ચાલુ હોય આ તો પેલું પેલું જ આપણું પેલું જ લાગે કે છે એટલે જેની વાત કરે છે ને પોતે હોતો જ નથી जे वहार बने छे, जेनी करे छे, होता है वर्मा शु करे तो ऊंधी बात होती है आप मन केव जाए શું કેવું લાગે આ બીજીએસ કઈ નહીં આવે તો એના આધારે જીએ છું હું તો પાટો મળી ગયો મેન લાઈન નો એ તો મેન લાઈન નો પાટો મળી ગયો છે સહી રાખો સંતોમની સબ બોલતી બી બગલથી બહુત કરી રાખી બોલને આ ચા યદગણ હે સંત પોતાને જો દે છે આને પરફોર્મ કરી રહ્યા છે કાઈ કહીયો ન ભાઈ મિત્રને મિત્ર સાથે મિત્ર કોઈ ના ડર થી કપટ કરવું પડે ક્યાં સુ કરવું ડર થી કપટ કરેલો હોય ને ડર જ છે તો ડર હોય ના ભાઈ આપડે કે ગુનેગાર ને ડર કે ગુનેગાર કેવી દગાવા લાગે ગુનેગાર બિંદી ના હવે તમારી લોકસના મારે લેન લાઈન ખસે ના લેટ રાખજ મારી પાછી આવડે છે એ કાઢ્યું નથી પકતા એ આદતો હજમાં આવી જ છે કે આદત તો આપી છે વ્યવહાર એ નિશ્ચય નું માપ યંત્ર છે એવો વ્યવહાર છે એવો નિશ્ચય ખબર પડી જાય ચાલો કેવો નિશ્ચય અને આવું ફોડ પાડો ત્યારે કે કપટ ને કપટ નીચે ઓળખાય ત્યાર પછી એ છૂટું છે બોમ તો છે કેલી સુંદર આમ ઘરે ના સાર આપણે ભૂતી गेली તું કે આને સમજણ પડે બધી જવા રાખી સં પુસ્તકાલય માં એટલે મોટો સાબડળી આયે એની ની ભણી હોય હા તો સં પ્ય દીસલી હતી હા એ લઈ કળ ગળા શું લાભ કરે નઈ બીજા આપડા દાદા બધા પતિ કનન્ય કરે છે જે નથી આવતા એ બધા છે આ તો એની હેલ્પ કરવી કીધું કે મારી દિગમ્બર જ હતા કે ચિત્રો પરથી મૂળ બંધ કયો હતો ત્યારે બધા પછી તો એમનું કપડું જતું રહ્યું ને દાદા બધી બંધ કપડું બીજી કે આ દેશ છે આત્મા નારો કરવાનો દિગંબરભાઈ સંયમ માટે છે નહી કે મોક્ષ માટે છે મોક્ષ થાય સંયમ આવે તો શું દિગંબરભાઈ કરતા આવ્યો તો મોકલા થાય દિગંબર મોક્ષ નું નથી સંયમ મોક્ષ નું કારણ નથી સિગમ્બરભાઈ તો મોક્ષ થાય બુ બહુ વાગી ગયેલી હોય ઘણા થાય પ્રમાણ શું છે એનું પ્રમાણ શું છે આવેલ થતું થતું આમ આમ છે તે નિરાગરતા હોય ના હોય ના હોય નિરાગરતા હોય પર હોય તો નિરાપુરતા હોય નિરાગરતા ઘટી જાય જાય મોરું વ્યાપુર લાગે આ બધો વિચારો વિચારો વ્યાકુર લાગે બધા મૂલી આપડે બીજા મૂલ્યો એ ભૂલ ભાંગી થોડી વાર સમજી કેવાય ચાધારે હજાર પર થી મરી ગયો ત્યાંથી નિરાગતા ગઈ નિરાગતા ગઈ ને દાદા ભૂલ જાગવી પડશે ને આમ ચાલે અને કેવા સરસ વિચારો બીજા એરોનો બેય કરી એટલે બીજા થઈ ગયા ને સેઈડન્સ ઇઝલી ફંટાસ્ટિક આઈ લવ ઈટ સો એન્ડ નાવ ઈટ લાઈક આ જો કે બેતે આપની જોડે હા દાદાજી એવું નઈ ભાગ્ય ના પડે એવું લાગજ કેમ પડે ભાગે પછી આપણને ઉપાડશે તુરત જતા આવ્યું કે આપડે કઈક બીજા પાસે બિલકુલ બિલકુલ સાચી વાતુરિયો તે આવી ગુના હોય તો વ્યવસ્થિત છે આપડે તો હિસાબ હોય તો આપડે ક્લિયરન્સ રાખવું આપણું કાય જશે ચાલ્યા બધી આવી બધા સત્સંગમાં फाइल संभावी विनम्रता दाखी आने पेली फाइल चीकड़ी फाइल वे एक थती होती हो तब एम कहो की त्यान्रता देखाड़ी जरूर नहीं जरूर શ્ન મને ઉભો થયો હતો દાદા આપડે જે કર્યું ને લેવલ કાઢવું મુશ્કેલ છે એ મને આ પ્રશ્ન ઉભો થયેલો કેવી રીતે કરવાની વિતરાક ભાવે પણ મુશ્કેલ ને દાદા એ કઈ રીતે રહી શકાય સરસ રીતે રે છે બીજા દોષ ભોગા થાય ને એનો જ દોષાય ધારો કે પોતાનો દોષ જે ચાલતો હોય તો આ બીજા લોકો મગજ બગડું કહીને પછી બીજા તો આપડું પ્રતિ થાય જાય તો આમ ચડી ગયા આપણું આપણને તો શું કે આપણા જ ગુના શું કે સમજાતો નથી એટલે પારકા નો દેખાય છે પારકા નો ગુનો જો હોય એ મોટા ને મોટું અજ્ઞાન થાય છે કે નિર્દોષ છે ગયેલા તાર્યા ગયેલા એટલે દસો પછી કોઈ કે આપણને ડાયરેક્ટર એક ધ્યેય જો પકડાય ને દાદા કે મોક્ષ મોક્ષ જવું છે મોક્ષ માર્ગે ચાલુ છે અને મોક્ષ મોક્ષ સિવાય કઈ ખપતું નથી અને મોટ માર્ગ ના બાધક કારણો કયા ને અનુમોદક કારણો કયા આટલું જો સ્પષ્ટતા થાય તો બહુ થઈ ગયું જઈ જાય છે તને એમનો થાય કે બાપુ મારા માટે હાલ બોલે તો સારું હોય અપેક્ષાઓ સાત મોક્ષ ના કામી બીજો દિપાળું છે ને એને કહી કે સર્વ પ્રકારની મોહાશક્તિ થી મુંજાઈ ને એક મોક્ષ કરે અને અનન્યુ મોક્ષ માર્ગ ને આરાધે તીવ્ર મુમુક્ષતા અકસાઈ એટલે ક્રોધમાં હોય એને અકસાય કેવાય પોતા આવે જ પોતાને કચાઈ અને પસાયો તો ના થઈ હશે આ બરોબર નથી દેખાય છે